એટલે મારી ઘડિયાળમાં મેં જે સમય મેળવેલો એના પ્રમાણે મારે પેલી જે ઘડિયાળ મૂકી હતી એનો સમય મેળવતો હતો હવે એક તો નવી ઘડિયાળ આપણે દેશી માણસ અને મેં ખોટું સાહસ કર્યું જરૂરી નતું મારી ઘડિયાળમાં હિન્દુસ્તાનનો સારામાં સારો ટાઈમ હતો અને આજે હિન્દુસ્તાન નો સમય સારામાં સારો છે આ ને બે ત્રણ મિનિટ માઘા પાછું હતું મારી ઘડિયાળ પ્રમાણે કરી નાખ્યું આમ કર્યું તેમ કર્યું ઘણી મહેનત કરી મને ખબર ન રહી કેટલો સમય પછી મેં મારી ઘડિયાળમાં જોયું ત્યારે ખબર પડી બે કલાક એમ થયું કે બે કલાક મારા બગડ્યા છોકરાને થાય એ માર્ગદર્શન વિના બે બે કલાક માં નથી એટલા કોઈ ગુરુની જરૂર છે ક્ષણ માં થઈ જાય બાપ અજવાળું પડદા ઉઘડી જાય મારા બાપ કોઈ અનુભૂત માણસ મળી જાય એટલા માટે જાણકાર એવી કું છે મારા ગુરુજી કૂચી મળે તો કાળા મારા એવી કૂચી सत्य गुरु मुरला हा हे मी कोही મથુરામાં લોકો ઠંડા આપણે કઈ કરવું ન પડે એક પ્યાલોકો ભરી દે અને હું તમે પી લઈએ પેલા ને કલાક ની મહેનત અને આપણે ખાલી એમનો તૈયાર પ્યાલો ઓછે હજાર સાધના સદગુરુઓ કરે અને એની કરુણા નો પ્યાલો કરી ટૂંકમાં જીવનમાં બીજા તત્વો પીડ્યા હશે તો એ ઠંડાનો પૂરો સ્વાદ નહીં આવે એટલે પેલા કોગળા કરી નાખવા ખોટું બોલતા હોઈએ જીભ નિંદા કરતી હોય બીજાના માટે આમ થી આમ પેલું કરતા હોય નાખે તો સદગુરુ નો પ્યાલો જેટલી આપણા ઘરમાં તો ખાલી આપણે એક સ્વીચ દબાવવાની હોય અને જો અને મધુરતા હોય જેના હૃદયમાં પ્રાણી માત્ર તરફ હેત હોય સર્વભૂત હિતે અને જેના આચરણમાં ભારતીય સંસ્કૃતિ નો શ્રિંગાર હોય એવો કોઈ મહાપુરુષ મળે તો એને માળા રાખી હોય ચડી પહેરો ગુરુ હોય શકે બની શકે ચારે જ વસ્તુની મારી વ્યાસગાદી માંગ કરે આનો કોઈ રૂપાળો આપણને હૈયામાં ગમે એવો કોઈ મળી રહ્યો જેની આંખમાં વાસના ન હોય આંખમાં શિકાર ન હોય તરફ સમુ ભૂતે મદભક્તિ જેના આચરણમાં જેના ગમનમાં જેના જીવનમાં भारतीय संस्कृति नो श्रृंगार तुलसी कहें मारो गुरु कृपा नो दरियो छे। ज्यादा चाख्यो त्या कठोरता कृपा मने कृपा नुद्र मनुष्य रूप में परंतु गोस्वामी कहे मार्ट हरि रूप है મને મહામ કપડા ધોવા ગયો નદી સાત આઠ એના ગધેડા એના ઉપર કપડાના પોટલા નાખી ધોવા ગયું ભૂલ એ થઈ ગઈ કે એક જે મુખ્ય ગધેડો હતો નદી ને કિનારે જઈને કપડાના પોટલા ઉતાર્યા ને એ સાત બીજા જે ગધેડાઓ હતા એને બાંધી દીધા પણ જે મુખ્ય હતો એનું દોરડું બાંધવાનું ભૂલી ગયું નહોતું સાત હવે પેલો કઈક મારે તો સાંજ પડશે કપડા ધોવામાં આ તો મુખ્ય છે અને એક દોરડે બે ગધેડા બંધાય નહી કોઈના ગળામાં ગુરુ એક બે જણા ગળામાં એક માળા નાખે કે તમે બે જણાના ગળામાં એક માળા નાખે નાખે ગુરુ कारण बदजता गुरु स्वीकारे जगत दीसे नही अपना सौराष्ट्र बोलो जगह जगत दीसे नहीं आ तो जागो ना त्याद અટપટા ભેદ ભાષે પણ જયારે જાગી ગયો ત્યારે તો હવે બ્રહ્મ લટક્ર અને સાચો સદગુરુ કોઈની સ્વતંત્રતા ને ન કરે વિચાર કરે પેલો કે શું કરે અને હું આ ધોવા મારું ને આ ક્યાંક ભાગી જાય તોડી પકડવું ક્યાં એમાં એક સંતો ને કીધું કેમ વિચાર કરે બાપજી બપોરનો એક થયો ક્યારે કપડા ધોઈશ ક્યારે સુ ક્યારે જઈશ પણ સમસ્યા શું છે કે આ મારો ગધેલો એનું દોરડું બાંધવાનું ભૂલી ગયો છું ખીલો તો છે દોરડું નથી તો તું રોજ એને બાંધે છે ને ગા તો એક અભિનય કર દોરડું ભલે દોરડું પકડી પેલું પાછળ પાછળ ચાલ્યું ખીલે બાંધ્યું પેલો પછી તો ગધેડું જેમ ઉભું હોય આપડે જોયું હોય ને ઉદાસી ચાલ પછી હવે નીચે આંખ રાખી ઉભા રહેવાની જે ટેવ છે પછી ઉકળા ઉપર ઉભું છે બગીચા કઈ નહીં અસંગ પેલા ટૂંકમાં કપડા ધોયા પાછું ઘરે જવાનું હવે પણ ગમે તેટલી લાકડી મારે પણ આ ચાલે જ નહીં ધોબી ને શંકા પડી કે પેલા મહાત્માએ કઈક મેલી વિદ્યા નાખી મારા ગઢાર આ હાલે જ નહીં એનું શું કરવું અને પછી પાછો મહાત્મા ગોતવા નીકળ્યો આમ ખોટો ખોટો આમ આટો છોડી નાખ્યો માતા ઉપર નાખી આવા કોઈ મર્મસ નજ આવી કારણ કે જળચ્રમથી પડી ગઈ જ છું કે કઠિન ગોસ્વામીજી કહે છે આવી જ કઈ ગાંઠ પડી ગઈ છે હકીકતમાં અમૃત આંખમાં ઉપાસના હૃદયમાં પ્રાણી માત્રરણ માં ઋષિઓની પરંપરા એવા કોઈ શ્રદ્ધેય આશ્રય નહી ગુરુ તત્વ છે વાંધવો ગુરુ પદ પદુમા પરા સુરૂચિ સુભ સરસ અરમિયા અમિયા મુરી ચૂરણ સર गुरुदेव नीर्प चरण चरण चरण अर्थ गुरु जेनु आ जे असंग आचरण देजो हमने संत चरण मा वास કેટલી મોટી વાત અમને એવા કોઈ સંતના આચરણમાં અમને બેસાડજો અમારામાં એવા આચરણો આવે તો ગુરુ ચરણ કમળની વંદના કરી ગુરુ ચરણ કમળની પરાગ વંદના કરી ગુરુ ચરણ ની ધૂલીને ગુસ્વામીજી કહે મહાન ચૂર્ણ છે ભવરોગનો નાશ કરનારો શ્રી ગુરુપદ મિગણ જો સુરત દ્રષ્ટિ દલ નમો चरण ए छे एना नखनी स्मरण साधक तो प्राप्त धूलिंग स्वरूप करोह नाश करे एवो जथास अंजन आंजी સાધક સિદ્ધ સુજા કૌતુક દેવ ખેર ભૂત ભૂ ગુરુપદ રય મૃદુ મંજુલ જય નય નયન મા વિદેશ <risque> ગુરુની ચરણિ થી મારા નેત્રો ને વિશુદ્ધ કરી ભૂમિકા બનાવ પહેલા વચન નહી પહેલા લોચન આંખ સુધરે પછી ભાખવાની આજ્ઞા મળ્યું જેની આંખ બરાબર નહીં એને ભાંખવાનો અધિકાર નહી કેટલું સુંદર ભારતીય દર્શન પેલા તાકાત આવશે તે કરી વિમલ વિવેક વિલો બર્ણવ રામ ચરિત અને આંખ ત્યાં પવિત્ર થઈ મે દરેક વ્યક્તિ કીધું કે ગોસ્વામીજી એ જાહેરાત કરી દીધી રામકથા કહેવા જઈ રહ્યો પણ રામકથા થઈ એટલે આખું જગત વંદનીય થઈ બધાને પ્રણામ કરવા લાગે આપણી આંખ પવિત્ર થઈ એનું પ્રમાણ જ આ છે બધા પ્રણમ્ય લાગે બધા વંદન કરવા લાગે આવો ભાવ જાગે ત્યારે સમજવું કે આપણી આંખ પવિત્ર તુલસીજી એ બધાને પ્રણામ કર્યા ગુરુ વંદના છાયા સૌથી પહેલા પૃથ્વીના દેવતાઓ કોણ બ્રાહ્મણ જેનું ઘેરછાઓ આ બધું અજ્ઞાનતા ને મૂઠતા માંથી જે ખોટા તત્વો જન્મે એનું સતત તોડવાનું કાર્ય કરે એવા પૃથ્વીના દેવતાઓ બ્રાહ્મણો મારા પ્રણામ આ બ્રાહ્મણ કર્મ છે મોહ માંથી આવા અનેક જે સમસ્યાઓ સમાજમાં નીકળે એને કાપવાનું સતત જીવન કાર્ય જે લોકો કરે છે યજ્ઞ કરતા કરતા યજ્ઞ કરાવતા કરાવતા વિદ્યા ભણતા ભણતા વિદ્યા ભણાવતા ભણાવતા દાન લેતા લેતા દાન દેતા દેતા જેનું સતત જીવન કાર્ય આવ્યું હોય એને પૃથ્વીના દેવતાઓ ગણી નમો બ્રહ્મણ્ય દેવા બ્રહ્મ દેવતાઓની વંદના કરી પ્રયા जटली मात्रा सज्जनों वंदना करीता लक्षणों क्रमश जेनातर એવા સજ્જનો ની વંદના કરે પછી સાધુચરિત એટલે કપાસ જેવું જેનું જીવન અને એ હરિયાળામાં એક એવી અસંગતા શુભ્રતા ગોસ્વામિકા એ કપાસ ના ફૂલ જેવા સાધુઓ જેનું આવું ચરિત્ર છુપાવવામાં જસ પ્રાપ્ત કરવો કેટલો કઠિન છે કલ્પના કરો આપણને ઘરમાં જસ નથી મળતો આખા જગતમાં બંદની સંતો નો સમાજ એ તો હાલ તો ચાલતો તીર્થરાજ પ્રયાગ છે જ્યાં સંતો ના વૃંદમાં ભક્તિ ચર્ચા થાય તો સમજો ગંગા આવી કર્મના સિદ્ધાંતો વ્યક્ત થાય તો સમજો જમના આવી બ્રહ્મ વિદ્યા બ્રહ્મ વિચાર વેદાંત વિચાર આવે તો સમજો ગુપ્ત સરસ્વતી આવી આવો ત્રિવેણી સંગમ એ સંત સમાજ છે પેલો પ્રયાગ ઇલ્હાબાદ એ બધાને સુલભ નથી બધા કાળમાં સુલભ નથી પણ સંત સમાજ નો પ્રયાગ બધાને સુલભ કોઈ પણ કાળે સુલભ મુખ દરે અને પરત કરાય તો આપણા કરેલા બધા જ કર્મો વિલીપ થઈ જાય ક્યાં આખી જ્ઞાન ગીતા ની લાવો જ્ઞાન બધા સાંભળતા મન મોહ થી મુક્ત થઈ જાય મોહ થી એવા કોઈ સંત પૂર્વ ભાગ મિલાય પુણ્ય પુજ एवा वंदना करे। सतसंग नो महीमा गायो जीवन में डगले न पगले विवेक पड़ सेवल सत्संग ભજન ન કરીએ ત્યાં સુધી મળતી નથી અનુભવાતી નથી આવી આખી ક્રમિક વાતો લખી સત્સંગ મહિમા ગાયો સંતો વંદના કરી બંદૌ સંત સમિત ગિત કો અંજલ ગત સુગંધ સંત સરલ ચિત जानी बाल सत्संग नो खूब महिमा गाय संतनी सत शब्दों में परिभाषा कर સંતકોને કેવું હમણાં જ મેં કહ્યું તે મુખ દેખત પાક કરે આવી કેટલી પરિભાષાઓ પણ અહિયાં બહુ જ સરળ કરતા સરળ કર્યું સંતકોને કહીશું જેના ચિત્તમાં સમાનતા અને જેના ચિત્તમાં સરળતા એનું નામ સંત આટલી આનાથી પછી નાની વ્યાખ્યા કોણ કરી શકે જેને તમે મળો ને જેના ચિત્તમાં તમને સરળતા દેખા જેનું ચિત્ત જટિલ નથી કઠોર નથી જે નથી આવું સર ચિત શિક મુ ચિત પૂર્વગ્રહ મુ અને જેનું ચિત સમાન જેના ચિત કોઈના તરફ ભેદભાવ વૈષમ્ય નથી આ બે લક્ષણ જેનામાં જુઓ ગમે તે નિવાસમાં દેશમાં ગમે વર્ણમાં ગમે જાતમાં હોય એને સંત જાણજો जिंदगी वीती मांगने हरिना चरण जो बालक भावती तुलसी के वंदना करी संतोनी ગુરુ ચરણ ધૂળથી નેત્રો પવિત્ર થયા એટલે બધા જ વંદનીય લાગ્યા અસંતો ની વંદના કરી અસાધુઓની વંદના કરી ખલો આ બધાની વંદના કરી રાક્ષસો વંદના કરી તમામ પ્રણામ કર્યા જળચેતન ગુણ દોષ સંતુણ વસ્તુ ગ્રહણ કરી લીધી અને આખા જગત ને સીતારામમય સમજી ગોસ્વામીજી પ્રણામ કર્યા આખું જગત સીતારામ મય સમજી ગોસ્વામીજીએ કરબદ્ધ પ્રણામ કર્યા આમ વંદના કરતા કરતા રામાયણના ક્રમમાં અયોધ્યા વંદના કરી એકબાર જય જય કાર બોરિયે અયોધ્યાધા સરજુ મૈયા રામ પણ ચૈત્ર શુક્લ નવમી અને રામચરિત માનસ નું પ્રાગટ્ય પણ ચૈત્ર શુક્લા નવમી તો એવી શ્રી અયોધ્યા વંદના કરી આ દેશમાં તુલસીના વિશાળ વિચારો તમે જુઓ તુલસીએ કોઈ વ્યક્તિની વંદના પહેલા ન કરી જયારે રાજ્ય વંદના શરૂ થઈ ત્યારે રાષ્ટ્રની વંદના પહેલી અયોધ્યા એક રાષ્ટ્ર છે રાષ્ટ્ર પ્રથમ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ આ બધું તો છે જ આપણા ઉપનિષદો અને આપણે કરવાનું જ પણ વિવેકાનંદજીની ઘોષણા હતી એક વિશેષ શબ્દ જોડવો જોઈએ રાષ્ટ્રદેવો ભવન મારું રાષ્ટ્રદેવ પહેલી રાષ્ટ્રવંદના કરી પછી શરીયુ ની વંદના કરી રાષ્ટ્રની સમૃદ્ધિ ની વંદના કરી राष्ट्रीय नदी सरजू ने एक सरजू ने लखी बदना सरिता अपनी समृद्धि नर्मदा चिंता करी तो नदीओ वंदना करी जीवंत प्रवाहना वंदना जीवन आखो क्रम ते जो रायण के लोकशाही रीत पहला राष्ट्र वंदना राष्ट्र की नदीओनी वंदना અને પછી રાષ્ટ્ર પ્રજાની વંદના કરી પ્રણવું પૂર નરનારી બહુ રાજાની વંદના તો મારા રાષ્ટ્રના જે નરનારી છે એને હું પેલા વંદના કરું મમતા ભગવાન જેના ઉપર મમતા રાખતા હતા એવા રાષ્ટ્રના નરનારીઓની વંદના કરી સીતાજી ની આલોચના કરનારા નિ કરનારા ને પણ મમતા કારણ પ્રભુએ પોતાના ધામમાં વસાવ્યા એવી મમતા ઠાકુર જેના તરફ એવા પ્રજાજનોની વંદના કરી આ વંદના કરતા કરતા મા કૌશલ્યાની માતાઓની વંદના કરી દશરથજીની વંદના કરી દશરથજી ના પછી જનક રાજની વંદના કરી બે રાજવીઓની વંદના કરી દશરથજીની વંદના એ રીતે કરી કે રામ પ્રેમી પણ એનો રામ પ્રેમ રામના પ્રગટ્યો બે વિપરીત અવસ્થામાં થયું બંધવ અવધ ભુવા પ્રેમ જીછુર પ્રાણ છોડી દીધા જનકરાજ નો પ્રેમ વિયોગમાં ન દેખાણો પણ રામના જયારે દર્શન થયા રામના જયારે સંયોગ થયા ત્યારે એનો પ્રેમ પ્રગટ્યો રામ વિયોગી દશરથ રામ સંયોગી જનક બંને મહાપુરુષોની વંદના કરી અને પછી સંયોગ માં વિયોગ અને વિયોગમાં સંયોગ આવો જેનું જીવનનો ખેલ છે એવા શ્રી ભરતજીની વંદના કરી આમાં ભગવાન નો સતત ભરતજીના સમગ્ર જીવનમાં પણ અંતરંગ સતત સંયોગ સંયોગમાં વિયોગ અને વિયોગમાં સંયોગ આવું એક સમન્વિત રૂપ રામચરિત એ છે શ્રી ભરતજી ભરતજીની વંદના કરે ચાર પંક્તિઓ માં લક્ષ્મણજીની વંદના કરી ભગવાન રામ ની કિર્તિ પતાકાના જે દંડ છે રઘુપતિ શેષાવતાર શ્રી લક્ષ્મણજી મહારાજ ની વંદના કરી રીપુસુદન પદ કમર નમામી કહી અને શત્રુઘ્નજી ની વંદના કરી આમ પારિવારિક વંદના કથાના પ્રધાન પાત્રો ની વંદના ગોસ્વામીજી કરતા કરતા વચ્ચે શ્રી હનુમાનજી ની વંદના કરે છે મહાવીર રામ ચાર જ પ્રણવ પવન કુમા ફલ વન એનામાં માન નથી એને માન ને મર્દન કર્યું છે માન થી મુક્ત છે એ જ મહાવીર છે રામજી જેના વખાણ કરે છતાંય જેને ક્યારેય માન ના આવ્યું હનુમંતની નિરાભિમાનીતાને શું કેવું શ્રી હનુમાનજી પવન પુત્ર યુવાન ભાઈઓ માટે બહેનો માટે તો ખાસ હનુમંત આશ્રય ખુબ બધા માટે પણ યુવાની માં બહુ જ છે કારણ કે યુવાની માં ત્રણ વસ્તુની જરૂર છે બળની પોતા માટે પરિવાર માટે પોતાના પાડોશીઓ માટે પોતાના ગામ માટે પોતાના રાજ્ય માટે પોતાના રાષ્ટ્ર માટે એટલું જ નહીં સમગ્ર વિશ્વ આવું ના સારું રહે એટલા માટે યુવાન પાસે બળ હોય અને બળ કેવલ શરીર બળ જ નહીં બળના ઘણા પ્રકારો છે એ બધા યુવાન પાસે હોવા જોઈએ બીજું બુદ્ધિ વિકસતી જાય વિકસતી જાય પ્રજ્ઞા સુધી પહોંચે એવી બુદ્ધિ યુવાનોમાં વિશેષ હોવી જોઈએ અને વિદ્યા જે મને મુક્ત રાખે ફસાવી ન દે સતત મને તમને મુક્તિનો દરવાજો દેખાયા કરે એવી વિદ્યા જરૂર યુવાની માં અને આ ત્રણેય વસ્તુ શ્રી હનુમાનજી છે એટલા માટે હનુમાનજી આશ્રય બલ બુદ્ધિ વિદ્યા હનુમાનજી મહારાજ બળથી સેતુ બનાવે બુદ્ધિ થી રાવણ ના લંકામાં પ્રવેશ કરે મસક સમાન કપિધ બુદ્ધિ નો પ્રયોગ કરી લંકા પ્રવેશ કરે અને વિદ્યાનો પ્રયોગ કરી રાવણ ના દીકરા થાય જુવાની માં આ બહુ જરૂરી એટલે હનુમંત આશ્રય જરૂરી ઘણા લોકો મને પૂછે અમે કૃષ્ણ ઉપાસક છીએ અમે હનુમાનજી આશ્રય કરીએ તો અન્ય આશ્રય થાય નહી હનુમાનજીનો આશ્રય કરવાથી અન્યાશ્રય નહીં થાય હનુમાનજી નો આશ્રય કરવાથી કૃષ્ણ ભક્તિ વધારે મજબૂત બનશે કોઈ પણ તમારો પંથ હોય રસ ગાદીને કઈ પહેલું નથી પરંતુ હનુમંત આશ્રય કરશો તો એ મને તમને આપણે ભજનની પદ્ધતિમાં ખૂબ ગતિ આપશે એ નિર્વિવાદ સત્ય છે ચારે યુગમાં હનુમાન છે ચારેય પુરુષાર્થમાં હનુમાન છે વ્યાપ્ત તત્વ છે હનુમંત તત્વ એનો ખૂબ આશ્રય કરો બાપ યુવાની માં તો લોકોમાં એક ભ્રાંતિ આવી ગઈ છે કે બહેનો થી આમ ન વંદન કરાય ને એની પૂજા ન કરાય હા જ્યાં કઈ પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિ હોય એના કઈક વિશિષ્ટ નિયમો હોય ધર્મ મર્યાદા રોકતી હોય ત્યાં જરૂર આપણે એનું ન કરીએ પરંતુ હનુમાનજીની પૂજા કરી શકાય બહેનો કરી શકે તમારા ઘરમાં હનુમાનજી ચિત્ર જીવો તો તમે ચંદન કરી શકો પ્રણામ કરી શકો હનુમાન ચાલીસા કરી શકો સુંદરકાંડ કરી શકો કોઈ ચિંતા નથી અને પ્રમાણ છે એટલે કહું છું રાવણ ને માર્યા પછી ભગવાન રામજી એ હનુમાનજીને કહ્યું કે તું લંકામાં જઈ અને સીતાજીને ખબર આપ કે રાવણ હવે મર્યો છે અને હમણાં જલ્દી પ્રભુ મિલન થશે એ હનુમાનજી ખબર આપવા માટે જયારે લંકામાં ગયા ત્યારે રાક્ષસ તો બધા મૃત્યુ પામ્યા શ્રી હનુમાનજી મહારાજની વિધ વિધ પ્રકારે પૂજા કરી છે એમ રામચરિત માણસ પ્રમાણ આપે હવે રાક્ષસીઓને પૂજા કરવાનો અધિકાર હોય તો તો કેમ ના પાડી શકે પણ એ સૌ ના છે હનુમાનજી કઈ નઈ બહેનો એ અડાય નહીં પણ હનુમાનજી શ્વાસ બની ને ફેફસામાં પ્રાણવાયુ પૂરે છે હનુમાનજી વગર તો જીવાય એમ નથી હનુમાનજી નો ખુબ આશ્રય કરો અને મારી તો બહુ સીધી સરળ વાત હનુમાનજી નો આશ્રય કરવો એટલે હનુમાનજીને રામાયણ સંભળાવો વાલ્મી ભગવદ્ ગીતા અને જે કોઈ પણ શાસ્ત્ર રામચરિત માનસ અને વિશેષ કરે તો હનુમાન ચાલીસા કરો જે શબ્દોની પાછળ માન શબ્દ આવે છે ને ત્યાં બધે જ ખતરાઓ છે એક હનુમાન સિવાય રોટલી પીરસો તો કે પૂરી નથી કરી પૂરી આપો તો રોટલી નથી કરી ગોળ આપો તો કે મને ગરમ લાગે ખાંડ આપો તો મને ઠંડુ લાગે તો તને આપું શું ગળાફાઓ આપી તને જેને મહેમાન બની રહેતા ના આવ્યું પણ માન શબ્દ સન્માન એમાં ક્યાંક અહંકાર આવે અપમાન ગ્લાની પેદા કરાવે જ્યાં જ્યાં માન શબ્દ છે ગ્લાની થાય અપમાન માનમાં ક્યાંક અહંકાર આવે પેલામાં થોડી ગ્લાની થાય અનુમાનમાં તો ક્યાં નક્કી જ કરી શકે અનુમાન તો બધું એવું જ છે એનું કઈ નક્કી એક જ શબ્દ એવો છે જગતમાં કે જેની પાછળ માન લાગે છે અને જીવતર ધન્ય બને એ છે મારો હનુમાન પેથી ખૂબ હનુમાનજી નો આશ્રય કરો બહુ રૂપાળો દેવ છે બહુ રૂડો બહુ ભોળો આમ બુદ્ધિમતામ વરિષ્ઠ પણ બહુ દયા જેવા રામના લક્ષણો વાલ્મી નારદજી આખું ભાખ્યું એની સામે વાલ્મીકી અને વ્યાસે તો આપણને જ્ઞાન કરી દીધા મારા બાપ આ બે ન હોત તો આપણું થા ધન્ય કરી દીધા વ્યાસજી મહાભારત લખે લખે પોતે પોતાના જ કુળની કથા વાલ્મિકી સ્વયં એનું એક પાત્ર અને ગ્રંથકાર બંને વ્યાસજી ગ્રંથકાર ને ખુદ મહત્વનું પાત્ર મહત્વમાં મહત્વનું પાત્ર મહાભારત શું દ્રષ્ટિ આપી છે મહાભારતમાં એક એક પાત્રો તમે લો રામાયણમાં એક એક પાત્ર લો કયા કરું છું કે આ કર્ણ ને જે ચંડા ચોકડીમાં જે ભેળવો છે તો ખરો જી પણ મને જો મારી વ્યાસ ગાદી ને અને તમે બેસાડો તો હું એમ બેસાડું પેલો શકુની ને બેસાડ શકુની ભય કરશે તમે મહાભારત વાંચ્યું છે સાંભળ્યું છે મહાભારતમાં શકુની શકુની નો ભાણેજ દુર્યોધન દુષણ પણ કરણે સાથે છે પણ જો બેસાડવા હોય તો મારી વ્યાસગાદી અહિયાં શકુની બેસાડે અહી દુર્યોધન બેસાડે બેસાડે અને કર્ણ ને થોડો દૂર બેસાડ કે જેનામાં સૂર્યનું શુક્ર પીડ્યું હોય ચંડાળ ચોપડીમાં કેમ આવી ગયો આ સંગ દોષે જે કામ કર્યું ખેર બાકી તમે તમે એની વીરતા જુઓ તમે એનું ગૌરવ જુઓ કર્ણની આંખો વ્યાસ ની કલમ થી શું વૈભવ છે કર્ણ નો અને બહુ અન્યાય થયો જરૂર એ થોડોક આભાર વશ છે દુર્યોધન નો સાઠ સાઠ હજાર વર્ષની તપસ્યાઓ છોડી દુનિયાભરની પર્વતોની કંદરાઓ તે દિવસે ખાલી થઈ ગઈ હતી અને તમામ કૃષ્ણ સંધિ પ્રસ્તાવ લઈને આવ્યા છે અને કૃષ્ણ શું બોલશે અને સાંભળવા માટે સાઠ વર્ષની તપસ્યા છોડી મધુરિયા વલગુ વાક્ય સામાજિક જગત ત્રણેય નું એક મહાન સંમેલન અને કૃષ્ણ નો રથ આવ્યો પહેલા તો બહુ વ્યવસ્થા કરેલ બહુ મોટા લાંબા પ્રસંગમાં નથી જવું મૂળ મહાભારત વ્યાસની કલમે એના પ્રસંગોને માણ ભટ્ટોએ જીવતા રાખ્યા આપણે કથાકારો એસંગો જીવતા ભગવાન કૃષ્ણ આવ્યા સંધિનો પ્રસ્તાવ મૂક્યો ઇન્દ્રપ્રસ્થ એમને રહેવા જો એની પાસે નહી પાંચ ગામ નહી સોય અણી જેટલી જગ્યા નાકા જેટલી જગ્યા વગર યુદ્ધ નહીં આખું એમ દોરી આ બધી કદાચ તમે જાણો જગત નો બાપ તે દિવસે સંધિ સફળ ન થઈ પછી જયારે પાછા ફરે છે ત્યારે માંસલ કર્ણનું બાવડું કુત્યું છે કૃષ્ણ કે કર્ણ આ દુર્યોધન તો વળાવવા નહીં આવે પણ તારી ફરજ નથી કે આવેલા દૂત ને પાદર સુધી વળાવવા જવું ચાલ્યો સાથે લઈ જવા માટે એટલું જ નહી જરા જોરું કે જન્મ કવચ કેવું છે જન્મ જાત કવચ જેનું રથમાં પોતાના રથમાં બેસાડ્યો ભગવાન કૃષ્ણ સારથી રથ ચલાવે બે જણા બાજુ બેઠાભારત કૃષ્ણ કર્ણ ને કીધું કે કર્ણ આજે હું તને ખાસ કઉ છું તું રાધેય નથી તું કોય છ કુંતાના કોઠામાં તારો પાક થયેલો છે સૂર્યનું શુક્ર પેટે જન્મો છે અને એ પરિણીતા બાકી મા પક્ષ તમા તેથી પાંડવ છો અને તું જૈષ્ટ છે મોટો છો દુર્યોધનનો આ આ ચોકડીને છોડી દે તું તું સૂર્યનું પ્રકાશ નો દીકરો તું આ દડા દીકરાની સાથે દોસ્તી કહી અજવાળાનો દીકરો અંધારામાં ભટકે તું આ બાજુ આવો અધિકાર છે તું જેષ્ટ પાંડવ છો પૃથ્વીનો રાજા બનવાનો અધિકાર તને થશે યુધિષ્ઠિર તારા પગ દબાવશે અર્જુન તારા ચરણમાં બેસશે સહદેવ નકુનશે અને તને અધિકાર છે તું ખોટી જગ્યા છે હે અચુત સંબોધન કર કૃષ્ણને કહ્યું કે તું મને અચ્યુત સંબોધન કેમ કરે કે તમે જેમ અચ્યુત છો એમ હું અચ્યુત છો અચ્યુત થીતામાં ત્રણ જગ્યાએ અચ્યુત શબ્દ પ્રયોગ થયો આદિ મધ્ય અને અંતમાં ત્રણ જગ્યાએ ત્રિશક્તિ કર્યું છે અચ્યુત તમે મને કં કહો છો હું જાણું છું પણ જન્મ પછી જે માય મને છાતીએ લગાડ્યું જે બાપે મને આંગળી પકડી ચાલતા શીખાયો એને હું આજ કેમ ભૂલું એ મારી મા રાધા અને મારો બાપ અધિરથ એક પૃથ્વી નહીં ચૌદ બ્રહ્માંડ તમે મને પહેલું આપો તો હું રાધેય જ રહેવા માંગુ છું પંક્ત થવા માંગુ પ્રસ્તાવ નથી સ્વીકારતો પાદર આવી ગયું વળામણું પૂરું થવાનું સરહદ આવી ગયું નીચે ઉતરે છે મહારાજ સુંદર રહો પણ જતા જતા કર્ણે કૃષ્ણને જે કહ્યું કે ગોવિંદ હું પાંડવો નો મોટો ભાઈ છું મહેરબાની કરી અને આ વાત યુધિષ્ઠિરને ન કેશ આ સંસ્કારો લટક્યા મળેલું રાજ્ય એ તુરંત મારા ચરણમાં સમર્પિત કરી દેશે અને ધર્મરાજ મને રાજ્ય સમર્પણ કરશે પ્રભુ તો હું દુર્યોધન ના આભારમાં છું એને મને અંગ રાજા બનાવ્યો છે એટલે હું એનો બદલો વાળવા માટે ધર્મ મને જે રાજ્ય આપશે પૃથ્વી નું શાસન ધર્મ ના હાથમાં જ રહેવું જોઈએ પણ પ્રભુ એ યુદ્ધ થયા વગર નિયતિ ના પાડે છે યુદ્ધ થયા વગર નહીં થાય માટે ફોસલાઓમાં વીર ગતિ લેવા દો તમે એ સામે રચમાં હો અને અભિરત નો દીકરો છે મને બઉ ગમે જાણસ ભળી ગયો હું ત્યારે હાજરો ખેતર સમજાવત તો ખરા પ્રયાસ તો કર્ય સમજાવવા આવ્યો કે કૃષ્ણ એ આ બધું બધું ગોઠવી દીધું છે બધાનો સંહાર અને તું ઇન્દ્ર જયારે બ્રાહ્મણ નું રૂપ લઈને આવે તારી પાસે કવચ કુંડલ લેવા ત્યારે મહેરબાની કરીને આપતો નહિ ત્યારે પિતા ને પ્રણામ કરીને કીધું પિતાજી તમે શું ભૂલાવો બોલો છો કઈ બ્રાહ્મણ નું રૂપ લઈને ભિક્ષુક થઈને આવે અને તારો દીકરો ના પાડે તો કવચ કુંડળ ઉતાડી કારણ કે જન્મદા જ કવચ કુંડળ ગંગાજીમાં આટલા પાણીમાં જયારે કરણો સ્નાન કરતો એની પાછળ જે ગંગાનું પાણી જાય ધગતું વરાળો નીકળતી એમાં કોઈ નાય ન શકે આવી આગ ઉઠતી આ માણસ એણે આ ગુ શરીર ઉત્તરડી લાગ્યું ને આગળ ને શ્રી મહા કથા અર્થ શ્રી મહા કથા કથા હૈ પુરુષા rishare ahah sadhabdhi ho chinta hua satyu sa રામાયણ ભારતીયોના નેત્રો છે તે દિવસે દેશ અંધો છે અદભુત કથાઓ અદભુત કથા નુવાનોને આની જરૂર છે સાર્વભૌમ ચરિત્રો તમામ કાળ અને યુગ ને અનુરૂપ એવા ચરિત્રણમાં જે પાત્રો રામાયણના જે પ્રસંગો મહાભારતમાં આ વગર તો આપણે અંધ બનીશું લોકો કહે ઘણી વખત લોકો કહે કથામાં શું કથા કરીને ઘણા લોકો આપણે લોકો આખા ભગત સમજ્યા વગર વાતો કરે છે બધા એવું જોયું હશે એટલે એને કીધું બરાબર છે એની નાય નહીં એ મહાપુરુષે છે કીધું એનું પણ હું તો આનો અર્થ એમ જ કહું કે સાચી જ વાત કરી કે કથા સુણી શું ફૂટ્યા કાન કથા કથા સાંભળી સાંભળીને અમારા કાન એવા ફૂટી ગયા છે કે તમે ગમે તેટલી નિંદા કરો તો ફૂટેલા કાનમાં એ ટકતી જ નથી તોય કારણ કે કાન જ ફૂટી ગયા કઈ ટકતું જ નથી નિંદા કરો પ્રશંસા કરો ગાળો દો પુરસ્કાર આપો તિરસ્કાર કરો જે કરો કે કાન જ ફૂટી ગયા ગાય ગાય ને સાંભળી સાંભળી તળિયા જ ન રે બધું નીકળી જાય અને આટલું બધું નીકળી જાય છે કઈ કાનમાં રહેતું જ નથી તોય ના આવ્યું હું એનો અર્થ આવો કથા સમાજ સુધારણાની રાજકીય શુદ્ધિકરણની અને અધ્યાત્મ આવેલા દંભ પડદા ચીરવા માટેનું એક સફળ અભિયાન છે ત્રણે ત્રણ ક્ષેત્રો પરિશુદ્ધ કરે છે કથા નહીં હું કોણ કેનારો કથા તો શું કે શંકરે કરી અમે તો એનું તમને ખબર છે પોપટ હોય ને પોપટ પોપટ કઈ ખાય નહી ખાય ઓછું વેરે ઘણું સ્વભાવ હોય ખાય ઓછું વેરે પછી જે વેરે જે બધું નીચે પડી જાય એને ઉંદર ઉંદરડા ને એને અમે ઉંદરડા બની બની લઈ લઈ ભાગ્યા છીએ આગળ ભેગું કરીને અમારા દરમાં અમારા બિલ માં બેઠા બેઠા રૂમ બંધ કરી અને પછી એનો સ્વાદ લઈએ છીએ અને મધુર લાગે ત્યારે સભામાં વેચી દઈએ છીએ બાકી શાસ્ત્ર તો એણે વાંચ્યા સુખ અમે શંકર અમારે તો એના મોઢામાંથી જે હેઠું પડ્યું છે એ લઈ લઈ ભેગું કરી એકલા બેઠા બેઠા વાગોળ્યા કરીએ સ્વાધ્યાય કર્યા કરીએ પ્રવચન કર્યા વગર પ્રમાદ કથાની એક મોટી પૂર્વગ્રહ મુક્ત દ્રષ્ટિથી જોવું તો સમજાય કથા આટલા લોકો એક મિનિટ કથા બંધ રાખી દઉં આ રાખવાનું તમને કોણ કહે છે કોણ આ શાંતિ સ્થાપિત કરે છે મારા તમારામાં ફળેલી ભારતીય સંસ્કૃતિનું ગૌરવ પીવે કેટલા વ્યસન અટક્યા ખોટું ના બોલે નિંદા ન કરે અને કઈક તો ફેર પડે કેમ ના પડે અને ક્ષેત્રોને શુદ્ધ કરનારું एक बहुजू सनातन मध्यम तो युवान भाई बहनों खास विद्या बन बुद्धिश्रय करश्रय जरूर चलाइ એ પ્રાણ તત્વ છે બિલકુલ વ્યાપ વ્યાપક તત્વ છે શ્રી હનુમાન છે રામ ના જેટલા લક્ષણો એ બધા જ લક્ષણો એનામાં આવ્યા જેટલું મોટું વાલ્મીકી લિષ્ટ આપ્યું એ બધા જ સદગુણો હનુમાનજીમાં તુલસીદાસજી તો ગણતા ગણતા થાકી ગયા એટલે લખવું પડ્યું સકલ ગુણ નિધાન માતાઓ બેન કોઈ પણ કરી શકે કોઈ ચિંતા નો સવાલ નથી હનુમાનજી આપણો બાપ છે આપણો દાદો છે આપણે એના સંતાનો છે હનુમાન ચાલીસા નો આશ્રય કરો બને તો રોજ અગિયાર વખત હનુમાન ચાલીસાનું પારાયણ કરો આવું કયા કરું છું દરેક વખતે કયા કરું છું લોકો બંધન માંથી મુક્ત કરનારી વિદ્યા પ્રાપ્ત થશે અવિદ્યાથી આપણે દૂર અને પતંજલિના પાંચેક ક્લેશોથી મુક્ત થઈશ એવું હનુમંત વંદના ગોસ્વામીજી એ કરી હું ને તમે બધા જ મળીને હનુમંત વંદના કરી રહી સકલ અમંગલિકંદન પવન તનય સંતિતકારી પવન સબ ગાઈ બાિત હૃદય વિરાજત હધ બિહારી રામ લખન વૈદેગી હે તુલસી પરમ સનગી મંદુત મંગલ મૂલન કંદન સકલ અમ સકલ અમંગલ મૂલન કંદન મંગલ ક્રમ માં વંદના પ્રકરણ માં શ્રી હનુમાનજી મહારાજ ની વંદના ગોસ્વામીજી કરી આપણે પ્રારંભ અહી રાખીને આજની કથાને વિરામ આપવું એના પહેલા કુછ ક્ષણો કે લઈ ભગવાન નામ કાશ્રય કરે હરે રા Haribol Hare Rama Rama Rama Ram Krishna Hare Rama Hare Rama Hare Rama Hare Rama Hare Rama Rama Rama Sita Rama si taaram ram ram hare ram ram ram ram ram ram hare ram ram ram ram ram si taaram a oh